Second grade, first grade is first grade... First grade... Then we're still currently at this stage. We're still here in a while... First grade, first grade is where we are currently. To put that out, first grade is where we'll be uh, and later we have to put that in a place by our friends следует... એને કોનીનો દે આ દાડરા હે દાડરા હે હેલો વાઇટલેટ છે કે એને વાઇટલેટ ફોરીનો પ્રશ્ન છે બનાસી બના કે બધી જેસે કે આ બ્રિજ આપ વાગ્ય માન શિક આ લોકોયા કરે પ્રયા કરે ને માત્ર તો આપણે મારું મારું યોજના Yeah, that's the problem, yeah, that's the problem. ત્યાં આપડે પણ સાંભળો ને બરાબર સાંભળો અમારા ભગવાન આપણા હાથ પર સારા હોય તો આપડે સારા કામ કર્યું હાથ પગારા ચાલતા હોય તો આપડે સારા કામ કરી શકીએ બે કરી શકવાનું જો આત્માની આ બધું કરી શકે છે ઘટે એ વાત સમજતી સંસાર કરી છે ને હાથ આપડે પાકલીફ પડે ના મરે મારો ભવિષ્ય જોવા માં પૂજા થઈ રહી છે આપણને આગળ થાય શર્મા શું મગજ મારી કરી દીધું કાફી કાઢેલું ઘર મસ્ત પણ આ સમજન ગુરુ આ બધા પગેવાળો બધા બ્રહ્મચારી પૂરતો હોય જ લાગે દુજ આ બધા કરે અમુક માણસો છે આપણને બીજા લેવા કે ખાતર પાસે કેમચારી હા ભયરી છો એવું કઈ રામાયણ મહાભારત આપણા ધર્મ સંતો છે તે સાચા થાય ખોટા ખોટા તમારા ફર્સન ના પુસ્તકો સાથે ને ખોટા ભાષા છે ભાષા આપડે ખોટા કે રહી ને રામાયણ માં ખોટા કે પછી આ જનતા છોકરા ના જેમ આત્મ કે રહી છે બીજા ને કામ લાગે ને પાછળ રામાયણ મહાભારત આપડે તમે પાસે આવેલા તમારે કામ ના કેમ નથી હું પાસ થઈ નાખે છે માં આ રામાયણ મહાભારત થી આગળ ગયા એવું લોકો એને જરૂર નથી અને જે હજુ મહાસભ્યા છે એમને માટે આગળ રામાયણ મહાભારત બરોબર ને સંબંધીઓથી સારાની એના માટે વધી દીધી છે ભગવાન દેવ દેવતા ભગવાન જેને કોઈ પણ પ્રકારની મમતા ના હોય જેને કોઈ પણ પ્રકારની બીજ ના હોય કોઈ પ્રકારનું ખીર્કી નું બીજ ના હોય પૈસાની લક્ષીની શરીરની કોઈ પણ બીજ હોય ના હોય એ બધું આ વિધાઉટ માય ગોથપણ થઈ શકે લાયસન્સ નથી જોઈએ અનુભવ મહા થાય ના થાય તેને મમતા સંપૂર્ણ ખરાબ સંપૂર્ણ ખરા that <laughs> we needed a time. Lead to turn theely chegmer back there? League of刑 writers step czego od. ભગવાન ઊંધી બોલી ગયા ભગવાન એ કોણ કોણ છે તે ઋષભદેવ ભગવાન છે મહાવીર ભગવાન છે કૃષ્ણ ભગવાન કૃષ્ણ ભગવાન લાખીદેવ ભગવાન છે રામ ભગવાન થઈ ગયા બધા થઈ ગયા બધું ગણા થઈ ગયું થઈ ગયા પૂર્ણ સ્વરૂપે ભગવાન જેને પૂર્ણ સ્વરૂપ થઈ ગયા ભગવાન પૂર્ણ સ્વરૂપ હા અમે ભગવાન ના કહીએ દાદા ભગવાન મને જાતે કે ના કહ્યું મારું પૂર્ણ સ્વરૂપ થયું નથી અંદરવાળા ને ભજન બહુ સીધું આ દાદા ભગવાન હશે જે કાર પેલા કામકાજ માર્કેટ મન તો દાદા તો ગામી ગયું છે શું કહ્યું અને ફરી જ્ઞાન લે લીધું જ્ઞાન વખતે દસડી આપે બીજી લીધું સાંભળે બધા દેવીઓ અમુક હાથ હોય ચાર હાથ હોય કેટલીક દેવી હાથ હોય છે એ છે તો ખોટું છે દેવીઓ બતાવે છે તો કોઈ દેવીઓ ચાર હાથ હોય કોઈ ને આઠ હોય ભાવના કરે ફળે પછી તો શ્રદ્ધા હોય ને તો ફળે તમારી શ્રદ્ધા ફળે છે એમનો જ છે દાદા કળયુગ માં ભગવાન ને મેળવવા હોય તો ભક્તિ માર્ગ બતાવ્યો છે તો તે સાચું છે બે આજે કરો પણ નીરાબાઈ એ નથી કરી લીરાબાઈ એક રસ્તા નીકળે નજી બચતી ના ચાલો લીરાબાઈ ની બચતી તો એને એના આવતા જીતે એકાગ્ર થાય મૂર્તિ ની ભક્તિ છે આ કૃષ્ણ ભગવાન તો ભક્તિ મીરાબાઈ એ ભક્તિ એટલે એ ભક્તિ થાય નઈ ભક્તિ વચ્ચે આ લોકો બાવા ઓકે ફક્તિ ભક્તિ ક્યાં નહીં કરે એક આપડે સ્ટેશન પર જવું હોય તો ભક્તિ કરવી પડે તું એપ્રોચ નિ નક્કી કરીએ જવું હોય તો આપડે પેલું શું કરવું છે રસ્તે બધો રસ્તો જાણવો પડે ના જાણવો પડે એટલે રસ્તો જાણ્યા પછી આપણે ચાલીએ નિયર એમની અરે એમ નથી એ પેલું જે તમને જાણો એટલી ભક્તિ થાય આ તો લોકો ભક્તિ સમસતા નથી એ લોકો ને આ લોકો ભક્તિ તો કે જે નીરા બને એમ હતું એમને એક જ્ઞાન હતું પ્રશ્ન આવ્યા હતા તે ઓલરાઉન્ડ બેઠેલું શું થયું એવું તમને આજુબાજુ સ્ટેશન રસ્તો બધો પારિત હોય તો પછી તમારે સ્ટેશન જવાનું થઈ જાય તો તમે ચાલો જેટલું ચાલો એટલી બે રસ્તો જણ્યા પછી રસ્તો જણાવ્યા કરવું પછી ચાલો એટલે શું થાય બટેક બટેક કરવાનું એવી આ ભક્તિ દેખાતી એ ભક્તિ નહીં ભક્તિ આ ભક્તિ હું શાના માટે કહું છું હેતુ મારું કેવી રીતે ભરતી કરવા માં પૂરું કામીન પતિ કરી ને એ ભરતી દહેર ને દહેર થી ભક્તિ ભરતી એટલે એના અંબા અંબા એમ ભક્તિ નહી ભરતી યાદ જ આવ્યા કરે શું નિરંતર ચોવીસે કલાક લોકો છે યાદ કરજો મારે યાદ કરવાનું હોય મારે શું યાદ તો રહેતું નથી ગયે મેદ આવે નીચે યાદ રે મારે કોઈ આવું કે યાદ કર્યું પડે બધું પડે ગપ ગુડ્યા ગપ એક આવે જવાબ આપે પૈસા આપે કોણ નવા લખી લે જવાબ આપવો જોઈએ અત્યારે ગપ તું કોને ગયા બે મારે સુપાયે ને ત્યારે કે મારી ચિંતા કરતી નહીં આવ્યા પછી મારી ચિંતા વધી છે મારી ચિંતા ઘટે તમે આવજો ખાદી જ વેચી હોય અને આપડે બે હતે પેલું નાહલો ને વેચતો હોય આપડે કે રેશમી ખાદી અહી આ ઉપર લખ્યું નથી બોર્ડર માં તો મેલો આપજ રી તો પછી છે એ કેમ યાદ નહિ કરવી પડતી ભગવાન ને યાદ કરવા પડે તું આ પ્રારંભ ભટકે દેખાય મને કેદ જ કરવાના પડે યાદ કરવાની મેરે આવે છે કે હું ગુજરાત માં છું મેરે આવે છે યાત્રા ના રહે કેટલા દાડા યાદ રહે તમને યાદ કરવાનું કહ્યું યાદ ના આવે એટલે આપડા લોક ભલા છે બિચારા એમને ખબર નથી મેં આ દુકાનદારો બધું સમજાવે છે મારો વેપાર ચાલ્યો આપડે જોયું વેપાર ચાલ્યો રોલ ગોલ છે ગોલ છે સમજણ ના હોવાથી રોગોલ લઈ આવે ને પછી વેચવા જાય ચિંતા કેમ થાય અને સાહેબ તમે બધા તમારી ચિંતા થઈ મારે તમે ખોટા થાય દેવું મળે શું કહ્યું ઘરમાં ચિંતા વળવા ક્લેસ કેમ થાય છે તમે ચા તમારી આવ્યો ગઈ બીજી દુકાતભેદ જતો ના હોય કોઈ દાદા કકડાટ જતો ના હોય અને ધર્મ કરીયે છીએ હું તો હાબુ બગાડ્યો પાણી બગાડ્યું ટાઈમ બગાડ્યો સમજાય બુદ્ધિ ઘટવું છે દુઃખો ઘટે નઈ દુઃખો ઘટે તો વાત સાચી સમજ બધા ને કાગળ લખી નાખવાના કોઈ જોડે વ્યવહાર નથી કરતો કાગળ લખવાના કાગળ લખવાના વ્યવહાર કોઈ જોડે નથી અત્યારે વારે આવું તો આવો નઈ તો વાળી ઉપાધિ લો ઉપાધિ કોઈને કેતો નથી ઉપાધિ વાત કોઈ નથી ના પણ એમ નહી મળ્યા બે ત્રણ મળ્યા સુધી પાંચેક જણા મળ્યા લુ બધા ભગવાન ભગવાન બધા દોરાવા નહીં દોડાવ્યા હતા અહીં ધોરાવા તા આવે ને છે થોડું વાત શરૂઆત માં આવતા બધાને આપડે માનતા હતા આપડે એવું નથી કે એક જ વ્યક્તિ ને છીએ દાદા ગુરુ શોધતા હતા કોઈ જ્ઞાની પુરુષ શોધતા હતા બરાબર ખબર ના પડે ને ખબર ના પડે કે અમે લઈ લીધો ગમે તું કે લઈ લીધો અને પછી જોયું હાલ આ તબોજ કપડા ખરાબ બગડ્યા ઉત્તમ કરવા બીજુ આપણે પ્રવીણ વિજય મહારાજ આયા હતા પ્રવીણ વિજય કૃષ્ણશંકર શાસ્ત્રી જાણીતા પછી બીજો સ્વામી પ્રમુખ સ્વામી આયા હતા ચિંતાનો આપણને એ થી પૈસા લઈ અને મંદિર જ બંધ છે બીજું પછી બચતા નથી પછી મને પૂછાવડા મંદિરો બસો સારો નઈ તમારે કેવું પડ્યું શું કરશે બધા બેઠા આવેલા બધા ખરાબ દેખાય બરાબર કોઈ પહોંચગ નથી ઘર માં કોઈ બે ની વચ્ચે કોઈ પહોંચગ નથી ના એવું નઈ આપણા મનમાં જો ઉપાધિ આ સંસ્થા થાય ઓછી હોય તો એમને કેટલું બધું સારું છે અને ચક્કરીઓ અમદાવાદ માં મોટા ને ચેત્યા છે ના સાહેબ મારે આવો કોઈ જતો હશે ને ગૌરવ તારે ચક્કરી બધા બફાઈ રહ્યું છે જોઈ રહ્યો છું જાત્રા માટે માંગેલા છે તે હાથ વર્ષથી દવડાઈ દવડાય કરશે નથી બેંક માં મળે નથી નથી બેંક માં જીવી રહ્યા છો કે ઘણો સુખીશું કે સુખ કઈ જાગે ચણા ને બાર નીકળ્યા કોઈ મારા તો એવો નથી આ બધા મજૂરો છે આ બધા છે ત્યાં કે ભાઈઓ અમારા ખાઈ ગયા તું ભાઈ નું ગયો ભાઈઓ તારા થઈ ગયા કોઈ નવરૂ હોય ખાઈ જવા માટે આ ન્યાય છે એ કઈ જાય છે એનું હોય તે ખાઈ જાય છે ભોગવે ન્યાય કહ્યું તમારાગો દે તો એવા હોતા નથી પણ તમારો હિસાબ એવો બે ને કે તમને સીટ આપી દેબ થાય અગર મારા ભાગ્યો પૈસા ઘાલી ગયો હા કુદરત નિરંતર ન્યાય જ કરી રહી છે નિરંતર ન્યાય કરી રહી આ કોટો અન્યાય કરે એ તમે સમજાય નહી આજે સમજાય નઈ હું બઉ ટાઈમ બે ટ્રાફર ભોગવે છોકરા શું કે કપ્રકાવી પડી જાય ની એટલે છોકરા બધા મળે તારી જ ભૂલ છે મુંબઈ માં બધું રસોડા માં લખેલું મોટા ભોગ ભૂલ કરતા બે હજાર દોઢ લઈ ગયો લઈ ગયો એટલે હા અત્યારે સંસાર શું કે પેલા બોલ પેલાની ભૂલી જ્ઞાન થી નિવે જ્ઞાન છે દાદા તો પછી આ દિગર બંને ભાઈબંધો દિગમ્બર બધા હતા ઈડર માં ઈડર માં ક્યાં ઈડર ઈડર માં જય ને એવું બોલશે નઈ તમને ધોતા નઈ ને મને તો અમારી પાસે આ જે વાત અમે બોલીએ નઈ તમારી પાસે દવા હોય તો નાખીએ દેખાય નઈ સંતો મહાત્મા મહાત્મા એવું જ કે છે ના એમને દોષી દેખાય બધા એવો નથી મળે લાવ માર્ગ માં ખગડા બધા બોલા ખુ અહંકાર બધું બધે અહંકાર એટલે બડી બડી વાતો હા ના એ તો જરાક જરાક કહે કે તમારા આપડે કહીએ કે તું કાવ્યો નું કાવ્યો આપડે આઈ જા હું ખાપરો બાપરી કઈ આવી જાય બધા તરી ખાવા મત આવ પણ ભાઈ હાર કોઈ લોકો સારું કામ કર્યું છે ત્યાં જઈ જેટલા અહી આવ્યા બધા એ અહી પૈસા લઈ ને ગયા પણ ઇન્ડિયા માં સારું કામ કર્યું સમાજ નું સારું કામ કર્યું કામ આ છે આ સારું કરે છે આપડા પ્રમુખ સ્વામી જોડાવે ચાલીસ ઘોડાવે બે રસ્તે ચઢાવે અને જે રીતે બીજું જ્ઞાન પણ એ ના હોય ને એ તો જ્ઞાન નામનું ના હોય અને બ્રહ્મ સ્વરૂપ લે કહેતા